હા આને કે આને કોઈ જગ્યાએ કોઈ જગ્યા થી બની કોઈ જગ્યાએને ગયા કોઈ જગ્યાએ 10 5 વાગે 25 10 વાગે 24 દાંત સુધાર નું બોલ નિયતી આવી ગયો સમજા મારી વાત છે મે તો दादा ભગવાન કઈ કને કાં છે જે ટાઈમ નથી એ આ બોલતું તે કાઈ સબ પુણે પામ થોડું બોલ અંદર પડી થોડું બોલ હા થોડી કમ પડી હવે બીજું શું તમકો દે પ્રારક પ્રાર્ધ ને પુસાદ પૂછ્યું હતું અને ત્યાર પછી ભગવાન કોણ એ બધું આવે ભગવાન પ્રાર્થ નું પ્રાર્થ કરાય પ્રારંભ એટલે હળપવા તમુ થયું આભો હોય ને તો રોકીએ બે વર્ષ પછી કઈ કઈ ફળ આપો આપે એનો ટાઈમ થાય ને ફળ આપવા સત્ત થાય તો પછી આવડી આવડી કેવી છું મારે કાલે એટલે આ ફળ પ્રાર્થ એટલે ફળ આપવા સન્મુખ થઈ ગયું અને ગુજરાત એટલે આપડે ખેતરમાં ઘઉં વાઈએ એ ગુજરાત કહેવાય અને દૂધ ભરીએ લઈએ કહેવાય ત્યાં દૂઢ લયા છો એ વકરા આવે બધી પોતે એ ડૂડ લડો છો અને પુણે કરેલું છે બિન નાખેલું છે હવે બીજ નવો નાખો છો અત્યારે એ પછી મરી લડવાનું હવે જરા બિન નાખી લડેલું નહીં રાત્રે ચાર મહિના છ મહિના પછી લડવાનું ભાઈ આમાં પચાસ હા કેવર પછી હોય ખોખું છે તેને ભગવાન પોતે રહેલા છે અને તે પાછા નિલેપ આપણા થી નિલેપ રીતે રહ્યા છે ફક્ત આપણને શું કે પ્રકાશ આપે છે એ પ્રકાશ નો જે તારે કરવો એ તો કરતા જવાબદારી પણ સારો પ્રકાશ બધું થઈ જાય જો તને ના ગમે તો પછી મારી પાસે બોલાવી તને શું કહે છે ને પણ જવાબદારી સારી આ કરવાનું જવાબદારી જવાબદારી દ્વાર નહી એટલે પેલા બંધાય છે જો પેલો ચોર ચોરી કરવાની ભાવના કરતા હોય ને પુણ્ય કરતા હોય તો પછી ભગવાન અંદર જો બેઠા હોય એટલું પુણ્ય કરવાનું કેમ નહિ ભગવાન સારું મોટું હોતું નથી ચોર ચોરી કરે છે તે એનું ખોટું નથી એ ખરું ખોટું મન નું છે કારણ હું પુણ્ય કાપ છું સરખું દુનિયામાં દુનિયા ભરફુ નથી ભગવાન ને ભગવાન ને ક્યાં સરખું છે બાકી આ ભગવાને ત્યાં બધા હાકા ફોન કરતા એક પાક કરતા હોય બધા હડકા અહીંયા પહેલું ફળ આપણે હાલમાં આવે આપણે સમજવાનું આપણી જવાબદારી છે અત્યારે ભગવાન કા મુસલમાનોને છે તે આપણો ખોરાક હિન્દુ ખોરાક આપે ને તે અમે ગમે નહીં અને આપણને મુસ્લિમ ખોરાક આપે તો ગમે નહીં મારે એ તો સમાજના આધીન છે બધું બરોબર ને એટલે આ ભગવાન તો શું કે છે કે તમને ગમે કરો કે છે પણ જવાબદારી તમારી ખોટું કરજો તેનું ભય ખોટું આવશે સારું કરજો તેનો ભય સારું આવશે કારણ કે આ તો પણ ઉઘાડું ઘર કેવું જોઈએ કેવું જોઈએ ના તે ઉઘાડું એક વાંધી આ બધા નાખે આ ઉઘાડું સાયન્સ કહીએ ને તો લોકો મનમાં ભૂજ પડી જાય અમુક જ માણસો સહન કરી શકે હવે કોઈ બીજી ના હોય પદ્માસન વાળી છું અને પછી ધ્યાન કરતા હતા શું કરો છો ત્યાં હું ધ્યાન કરું શક્યા છે મંત્રો બીતાએ કહેવાતા એ કરતા હતા સીતાએ કરતા હતા કેમ ને એવું ધ્યાન નહીં કરતા હજુ આવું કેવાનું કરું એટલે બીજાની મદદ થી જે કામ કરવામાં આવે છે રિલેટિવ કર કે શું કર્યું ધ્યાન કર કે ગમે છે ના આપડે આવી આપણી ભાષામાં આવી રીત ચાલે છે પણ સાયન્ટ સાયંતિ પગ ત્યાં કર્યું કે ત્યાં કર્યું અત્યારે કોઈ ડોક્ટર કેસે હું આમ એને બતાવ્યા આમ તેમ અપમાન કરે એ પ્રભુભાઈ તમે આમ છે તેમ તો બે વખતે તમારા બધાનું કે પ્રભુભાઈ ને કરે છે અપમાન માટે કઈ પહેલો હિસાબ હશે હિસાબ ચૂકવે છે આપડે શાંતિ થી રાખે તો પછી શાંતિ ની ક્ષમતા એની કોઈ રાખદ ના થાય આપડે ના કરવું એવું કાર્ય થઈ જાય છે મારા થી ગુસ્સો નહીં કરવો છતાં થઈ જાય છે પ્રસંગ લાવવાના તો ઈચ્છા ન હોય થઈ જાય છે એનો નામ પ્રારંભ થાય પોતાની ઈચ્છા નહીં હોવા છતાં થઈ જાય છે એમનો બિલું બેસીવું પૂર્વ જ્ઞાન કરે બધો ફોડ નીકળી જાય એવું નહીં કે માણસ સમર્પણ કરે એટલે સમર્પણ એક પછી અંધારું છે ઉજવાનું છે એવું નઈ મળે કે કોઈ સમર્પણ કરી દે એટલે સારું ફોટું ભાન ભૂલી જાય સમર્પણ રહે છે સમર્પણ થાય છે ભગવાન હોવું જોઈએ નહીં તો કાલે હવે જે તીડતો હોય એના બધું સમર્પણ ઉડી જાય પછી આપડે મન માં ચર્ચા ઉઠી જાય શું સમર્પણ કર્યું કે જેને કોઈ જગત ની લેવાની ઈચ્છા ના ભાઈ કોઈ લે નહીં કઈ પણ લે નહીં સોનું ના રૂપિયા ના લે માન કીર્તિ ની ને અપમાન કરીએ તો વાંધો નહીં બે ધોલમ આવી વાંધો નહીં તેને સમર્પણ કરાય બીજા કોઈ ખબર પણ ના કરાય સમર્પણ કરીએ તો સમર્પણ કર્યું હોય તેનું શું તેનું શું થાય પછી કોઈ માણસે તમને સમર્પણ કર્યું કે કોઈ બીજા ને સમર્પણ કર્યું અને પેલા તેમનો ઈગોજો સમય જાય ઇકો ઇગોઇઝમ હોય ત્યાં સુધી સમર્પણ થઈ છે કે નહી કારણ કે ઇગોઇઝમ વાળું ક્યારે શું કરે ક્યારે નહીં ઇગોઝન નહી સમ કરવું જોઈએ પોતાની જો તૈયારી હોય પોતાની કઈ જ હોય પોતે સમુદ્ર રહી ચુકતો હોય કોઈ દિગ્નિ આવતી ના હોય ના હોય તો પછી સમર્પણ કરવાની જરૂર શું છે આ તો પદલ થતા સંસારમાં સમર્પણ કરવા શું થાય ચિંતા ના થાય ઉપાધિ ના થાય આખું જગત દુધ ક્યુ હતું કોઈ બાકી ના હોય હા તો બધું આખું જગત દુઃખ કોઈ બાકી જ ના હોય તું ક્યાંક કરોડો અગિપતિ હોય અહંકાર હું જ પણ તારે ક્વેશ્ચન ઉત્પન્ન થાય છે એની પાસે કોઈવી ને સમર્પણ કરી દે જેની રૂદ્ધ વિચાર એ પોતે એની જાતને ગુમાવી દે એની ઈચ્છા શક્તિ એની મનન શક્તિ એના ઇન્ડિપેન્ડન્ટ વિચારો બધું ના એવું સમર્પણ કરવું જ નથી કર્યું એવું સમર્પણ કરવું એવું પુતળું અમારે પણ કેવું સ્વતંત્ર થવાનું તમારે સ્વતંત્ર થાવ તમારા દુઃખો અર્પણ કરો બીજું કશું નઈ તો પછી કઈ બધા છે તમારા દુઃખો નું અર્પણ અમને કરો આ હોય નહી આત્મા એકલો સનાતન બીજી બધી સમર્પણ કરે <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> નથી એટલે એ નથી એ તો અત્યારે એવું બોલે છે એ તો એ તો જોવાથી મને પોતા આવતા કારણ ક્યારે આવે કેવાય નઈ એને કઈ તમને સમર્પ કરવાની એવી ભાવના નહીં મળે કે એમને જરૂરિયાત કઈ ઉભી થાય એ સિવાય એ સિવાય ની દુઃખો સિવાય ની કોઈ કઈ જરૂરિયાત જ્ઞાન મારી પાસે કેવી રીતનું અજ્ઞાન દાદા હા હું ખરેખર હું ખરેખર દીખું ભાઈ છું આ છોકરા ભાદર છું આ છોડી નું ભાદર છું આ બધું અજ્ઞાન છે એવું છે એક માણસ એક માણસ મને દેખાડ્યા કે અમારે સસરા થાય પછી સાયન ગાળા પછી એનો સસરા મને મળ્યા એટલા તમે ભલા સસરા થ ને જ્ઞા હું જાણો છો તો અજ્ઞાન છે પોતા પોતે તમે માનું કા માનું કેવી રીતે એમ કેવી રીતે અજ્ઞાન કહેવાય અત્યારે તો સાચું છે નહીં માય મેં વેચ દીધું નોટ આય અને તમારા ભીખુભાઈ ના છોકરા મારા છોકરા ભીખુભાઈ તમારું નામ છે હું ભીખુભાઈ આ બધું અજ્ઞાન છે શું કહ્યું દાદા ભીખુભાઈ ભીખું એ તો વ્યવહાર માં વ્યવહાર માં ભીખું ભાઈ રીતે આપડે ભાઈ માય ને શું કે છે મા અંદર નો આત્મા શરીર ને ગણો લાડ ને ગણો કોઈ પણ મારી વાત મારું તમે કોણ છો મારું નામ ભીખુ ભાઈ તો મારું તમે કોણ આત્મા એને ખબર છે ના પણ એ જોયું એ જોવું જાણવું એનું નામ જ્ઞાન અને નથી જોયું નથી જાણ્યું કે હું કઈ મારી પાસે કબાટ નાખીને રાખે એવું નથી આ લોકો ને કોઈ પણ તમારી વાત નથી ગમે તમને માણસ ને કઈક આશા હશે કઈક દુઃખો હશે એટલે માટે નઈ લોકો માણસો બધા બધા ભક્તિ સમર્થ એવું આપની વાત નહીં પણ જનરલી કે છે આત્મા ધી દુખનું માર્યું એ બધું દુઃખ ને ખસેડવા ને ધંધા ન સમય સમય એને આપડે સમર્પણ કહીએ સમર્પણ એટલે સમજાવો ના ના સમર્પણ એટલે અજ્ઞાન આ આપ્યું હતું નથી આ તમને શું કામ સોંપ્યું બીજા બીજા ને હપાય ના આપે તો હપાય જયારે કઈ શું ના હોય કે શું એના હોય તો હપાય શું કરે જે માણસ નથી એને ગમે તે સમર્પણ ની વાત આ તો સમર્પણ નો અર્થ કરીએ છીએ આપડે સમર્પણ કરો કોઈ માંથી વધારે સમર્પણ કરે દુઃખ વધારે ના હોય દુઃખ કજું ના હોય સમર્પણ છે ને જીવન કેટલું માણસ હોય એવું છે અને કરે ત્યારે દુઃખ વધારે હોય કરે બે ભાજા જુદી હોય એક લૌકિક ની વાત હોય એક અલૌકિક ની વાત હોય લૌકિક માં ભગવાન ક્રિએટેમ કેવું પડે શું કેવું પડે એને અલૌકિત જેમ છે તેમ આરામથી નીકળી જવ તો એવું નઈ કેવાય કે આ પગલ નીકળી જવા માટે જે સારા સારા રસ્તો મળે તે પ્રમાણે રસ્તો લઈને નીકળી જાવ ગમે તે રસ્તે જેનાથી સંસાર મા પામે તરેસ તંદુરબ આપણને ગેજમેન્ટ આવજે કે રસ્તો તને નાસ્તો આપવો હોય મને વિચારને જ્ઞાન જાય એટલે શું દે? મીન ધિયર ગેટિંગ આઉટ ઓફ ઇટ ઓર ગેર મોર કન્ડિશન મને કહી નીકળો મને ટ્રાય કરને કન્ડરમાં આઈ ડોન્ટ હેવ एनी મોર પર્સનલ વોટ એવર કમ્સ ધેટ ઇઝ એક્સટર્નલ ટુ મી આઈ ડોન્ટ હેવ એની રિલેશન વિથ ધેટ આઈ ઇન ધ નોથિંગ અન ટચ ટુ યુ મારી કોઈ મારી બુદ્ધિ મારું મન ખબર ની મારું નામ મારું ચીત એ બધું કેનાર નથી આત્મા એને જાણવાનું એનું રિયલાઇઝ કરવું રહે કેટલું કામ કરવા માટે અનંત લાદા છે ને બધા નવરા નથી કારણ કે મારે કદી વેપાર રીતે આન્યો છે મારે તો મને જે સુખ પ્રાપ્ત થાય એ બધા થાય છે એટલે અહીંયા મેં કઈ જરૂર નથી આ તો બધા સુખ પ્રાપ્ત થય લાગે છે શું કે લોકો ને શું અડચણો છે એ તો જાણે સમજો બધી મને તો એમના રમા હોય મેં તો બધા જોયેલા હે માસ ના અંતર ભેલું એ તો મારે અહીંયા અમેરિકા આવવું પડે છે કોન્ટ્રાક્ટ કર્યો હા અમેરિકા આવવાનું ભાડું ફક્ત બાકી બીજે કોઈ દાળ જોઈશું પણ એવું રહે ના નક્કી થઈ ગયું અને કાતુ ના પડે છે કાતુ પડે આવીને પણ નથી કરવા કોઈ અવસ્થામાં મરે નહીં આવે નિર સમાધિ સવારી આજ્ઞા પાડે અને એક ણનિધિ કોને કરી શકાય કે જેના મારી ના હોય લાયકર ના હોય તેની હોય તો અહંકાર ઓછો સીધો સદન થાય છે માલિક ના હોય મારી ના માલિક ના હોય કોઈ ચીન ના માલિક ના હોય વાત ગમી આ આ આ આ આ તમને બધાયું જે સાંભળે છે પછી વ્યવહાર માં આવ્યું નથી તો ઘણા દિવસ થઈ જાય એમ મેં કુદરતી પોતાને કરવા થાય નહીં કુદરતી થાય કે અંધારું થાય સમજવાથી મો ક્રિયા થી બધું બંધ હતું પણ હવે બધા ત્યાં થયું આવે ને આવે ને અનાદિકાળથી અનાદિકાળી અનાદિકાળથી એમાંથી આ દારૂ ઉતરવા બહુ મુશ્કેલ હતો દારૂ જે પોતે આત્મા દારૂ ચર્યો છે ને બધું ચર્યા તો કીધું કે ના ફરીયા ઉતરી જાય એ લોકો બે કલાકે કલાક ઉતરે આ તો ઉપર ખાવા પીવા એટલે દારૂ છે એટલે ઉતરે નહીં તે આપણા દેશ માં ધર્મે તો ઉતરે બાકી ઉતરે ને એની કોઈ લાગે તમે તમે સમજેલા પડે ખબર પડી અને અમની જે બુદ્ધિ છે તેની બાકી બુદ્ધિ છે શું છે વેરી ખાવા છે મોત બોલવાની બુદ્ધિ જેનાથી માત્ર ઉત્પન્ન થાય એવી ને પોતાનું હિત જ કરે પોતાના ઉપર વિસ્તૃત બુદ્ધિ એ કેવી રીતે થયા છે એવું થાય એવા કયા કર્મ કર્યા હોય છે બુદ્ધિ આવ્યા છે એને કૃષ્ણ ભગવાને એને રબીચા બધી કહી ચાય એટલે પોતે પોતાની મહેરજ સાથે એક દાવે આ ડાળ ગર નું દાવ તો આમ કે પછી આ બાજુ આપે એ હિન્દુસ્તા લોકો નહીં પોતાનું નુકસાન અત્યારે અક્કલ તો કરું નામ કહેવાય સેફ થાય કરે છે જે મુશ્કેલી વિના થાય કે મુશ્કેલી હોય ને કઈ જાય ચાલે એમ નોકરી કહેવાય આપવા દે અહીના લોકો કેમ સિદ્ધિ બુદ્ધિ ને આપડે ત્યાં કેમ વિશ બુદ્ધિ હાલ કંઈ બુદ્ધિ બહાર ની બીજી જ છે આંતરિક આંતરિક બુદ્ધિ એટલે કલ્યાણ કઈ રીતે પણ આ કહિગ ને લઈને અસર થયેલી કરવી એટલે હિદય સામે લઈ કઉા શ્વાસ બેન જોયે શ્વાસ બહેની સાથે જોઈએ છોકરા જોઈએ બધા જોઈએ ના રાખતો હોય બુદ્ધિ થાય સંસારમાં ત્રાથ ના રાખતો હોય મોટા મોટા બુદ્ધિ થાય એને ભગવાને અવ્યધિચારી દીધી હોય છે મનુષ્ય માત્ર સ્વાર્થ હોય છે હા પણ સ્વાર્થ એટલે શું શ્રાર્થ કોનું નામ કહેવાય શ્રાર્થ તો હું એકલો નીકળ્યો કે મારો સનો અર્થ મેં સાધ્યો અને તમે તો પારકા ત્યાં હારું થયા દાદા મળ્યા સાર્થક પરાઠ માટે એને જગત્ય સાથ માટે એમના પીપી પૂછી ને એનું ના મળે અત્યારે વધી થાય અને પોતાનું સુખ જવાની ઈચ્છા હોય જાય છે પોતાના સુખ ને માટે સ્વાર્થના જોયું કદાચ અને બુદ્ધિ જ નાખે બુદ્ધિ જ આપડે ના કઈ નારાજ આવ્યા કરે આવ્યા બુદ્ધિ તો નારાજે આવ્યા કરે હેલ્પ જ કરવા માટે દુઃખ દેવા માટે આવ્યું એક હેલ્પ કરવા માટે કારણ કે મારી પાસે જ્ઞાની નહીં એટલે ભારે ને તમે પાંચ આજ્ઞા ના પડો ભાવ તો આરામ આવી જ એટલે બધા ત્યાં નથી મુંબઈ માં થયું બધું દેખાવી અથડામણ ના થાય એમ નહી અથડામણ ટાળે રુદિર વધારે મેં મુંબઈ ગયો તમે ત્યારે જ નાખી બધા બુદ્ધિશાળી આવો ગયો બધા વકીલો બધા તમારી તમારા લાઈન એક્સપર્ટ છો બીજી જગ્યાએ તો જાણતો ને મસ્ત એની બહુ કહે ભાગ્ય ગયો અમ તો વગર બુદ્ધિશાળી થઈ બેઠો તો બુદ્ધિ ને એની કોઈ બુદ્ધિ સારું રાખી જુદા અમેરિકા નું કોઈ બુદ્ધિશાળી દેખાય તો કહેવું હતું લોકો ભર્યો હતો દૂર નીચે થાય છે પછી આપડે હમામ કરીએ સાયકલ કેવાય છે ઉદ્દેશ ના પંદરે જોયું ને ભગવાન શું અને સ્વર્ગ જોયું સ્વર્ગે એવું જોઈએ પંજાર જોયું ત્યારે દેખાતો <laughs> <laughs> <laughs> <laughs> <laughs> બધા બુદ્ધિ ના આવે પોતાનું હિત કરે બીજા નું હિત કરે બહુ જોડે બધી જ ભાઈ કોઈ નાસ્તો બતાવે કે આવે છે બુદ્ધિ થાય નાકા બુદ્ધિ થાય ફરવાની બુદ્ધિ થાય ફરે આ તો આદુ હોય આદુ હોય તો આ કાર કઠર છે દુષ્કાળ છે તો એમાંથી કયું છે કાર છે એ આપણને કંટ્રોલ કરે છે તો આપડે કઈ રીતના આપડે કઈ રીતે એમાંથી બહાર આવવું આપણે જે લોકો જે લોકો ના થાય આનંદ થાય કોવું શું કરું ચાલુ જગ્યા વિદ્યાર્થીઓ દેખાય દેખાય તો એની ભરી જ તો આવું આ ધારા પતિ જો રાત ના આવે તો દારૂ ફરી આવે જ નહીં ધારા પછી રાત ના આવે તો દિવસ ફરી આવે ને ભલે આપવો જ જેટલા પ્રશ્નો પૂછાય એટલે બુદ્ધિ પણ બુદ્ધિ એટલે અહંકાર કે શું કરે બુદ્ધિ હોય બુદ્ધિ હોય એમાં મુશ્કેલ કરશે મુશ્કેલી કરતાની બહુ હારું આવું હોય પણ મુશ્કેલી બુદ્ધિ નહીં કરેલી બુદ્ધિ કરી છે પણ સાચી બુદ્ધિ નથી દાદા ધીરુભાઈ પૂછે છે દુનિયા મોટા મોટું સુખ કહ્યું અને મોટા મોટું સુખ કહ્યું મોટા મોટું સુખ જે દુઃખ જાય ને એ પણ મોટા મોટું અને મોટા મોટું દુઃખ કર્યું એને જે સુખ જાય એ મોટા મોટું દુઃખ અમારું હસ્તા એ ભરી જતું નથી અને તમારું નહીં જાય ધીમે ધીમે ધીમે ધીમે પોતાની રીતે દુદ્ધિ આપે છે એમાં એને પોતાનો બનવા નથી વારકા પોતાને પોતાને એની બુદ્ધિ મારી રહી છે આપડે એને મારવાની નથી જરૂર એની બુદ્ધિ હોય તો આપણે એવો હોય તો કરવું પડે પૂછો કે વૃદ્ધિ અનાથ નો વિભાગ માં આવે થોડું થોડું વૃદ્ધિ ની જરૂર તો આપડે જુદું વસારી ને જુદા રહ્યા જ છે જુદા પણ ધંધો પાડી છે બધા છે ને અને એ છતાં જો કદી કંટાળી ગયા હોય તો આપડે ધરાવતા બધા બઉ કહીએ કે માતા ના પેટમાં આડા થઈને બીજું ડોક્ટર ભરખ્યા છે મારે કાપી કાપી માતા ના પેટમાં આડા થઈને આપડી બધી વાત માં આડું એ ગાળે એની કાઢે છે ને તો બી ચાર આડી ઉભા દેખાય એક આ રીતે ચાર દેખાય બી તરફ ના થાય આવતો નથી ત્રણ ચાર બાળકો આપડે